શ્લોક 28 ટ્વેન્ટી એટલા જ્ઞાનમાલં સ્ત્રી દ્રવ્ય રસોલુભા પાપે પ્રવર્તમાન સ્યુ કાર્યસ્ત અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને स्त्री द्रव्य और रसास्वादे अतिशय लोलूप थका पाप ने विषय प्रवर्तता हो मनुष्य नागम न करव जो पुरुष श्री कृष्ण भगवानी भक्ति नु बल लाइने अथवा आत्मज्ञान बल ने अवलंबी ने स्त्री धन और रसासवाद में लोलूप रह करता होने आधार पर संघ आदि पाप करता हो तो संघ संसर्ग नात्पर्य एम है कि विष्णुपुराण कहू नाम शक्ति ही पाप हरे हे तवत करतुम न शक्ति पातकम पातकी जना भगवान नाम में पाप बाढ़ी अपार शक्ति है किुलना मनुष्य पाप कर भगवान नामनु उच्चारण करू भक्ति आवा महात्म्य ना अवलंबन कर भक्ति बदपो नाश थे तो व्यभिचार आदि बे त्र जात नाश्वाचार करीजा ने बताई लोग निशंक रीते पाप करता हो संसर्ग नो कारण के आवा मनुष्य संपर्क तो अपने पाप में फसाई जाइए અને તેનાથી આપણે પોતે પણ ભગવાન ના અપરાધી બદ ઇરાદાથી ઇરાદા પૂર્વક જાણીને છતાં પાપમાં પ્રવર્તે છે ઈરાદો કરીને કરે છે स्कौप नहीं। स्कौप नहीं श्लोक सत्यावीस चोर कामी वगैरे तो विवेक शून्यता दुष्कर्म प्रवर्ते बताया बदइरादा इरादापूर्वक जाता पाप मा प्रवर्ते छे। थी अलग अति पापनिष्ठ है मुमुक्षुए चेतवा जरूर चे। पद्म पुराण में कहू के नामनो बला च पाप बुद्धि विद्यते तस्मीर विशुद्धि भगवान ओथे जे, ओथे जे छे, छे, छे के कहू बच्च पापा ये कूरियुष तेपराधी नरिनाम बल थी जे पाप करे छे ते भगवानना अपराधी छे। તેવી જ રીતે જ્ઞાનાગ્નિ સર્વકર્માની ભસ્મસાત કુરૃતે તથા જ્ઞાનરૂપ અગ્નિ સર્વકર્મોને સર્વ પાપોને પણ ભસ્મસાત કરી દે છે આવી રીતના ભગવદ્ ગીતામાં કહેલા જ્ઞાનના મહાત્મ્યને અવલંબીને હું તો જ્ઞાની છું મને કર્મ પાપ બાધ નહીં કરે આમ સમજી સમજાવીને પોતે પાપમાં પ્રવર્તતા હોય અને આપણે પણ તેના સંપર્કથી પાપ માર્ગમાં ખેંચાઈ જઈએ પ્રવર્તતા મનુને પાપનું ફળ નરક ભોગવવું જ પડે છે અને તેમાં પણ આવા નબળા આશય વાળાને તો ફળ વૈરાગ્ય વૈરાગ નું ફળ જ્ઞાન જ્ઞાન નું ફળ વૈરાગ કે વૈરાગ નું ફળ જ્ઞાન એનું શું એમ ખરેખર તો જ્ઞાન નું ફળ વૈરાગ્ય તો ખરેખર ને ઓલું કેમ પણ બેઝિક પ્રારંભિક દશામાં વૈરાગ હોય તો વૈરાગ જ્ઞાન થાય અને જ્ઞાન થાય તો વૈરાગ થાય વૈરાગ છે એ વિવેક છે એ જ્ઞાન નું સ્વરૂપ જ છે પરિપક્વ છે જો વૈરાગ ન હોય તો જ્ઞાન વાંધ્યું જ્ઞાન ન થાય તો ધર્મ થાય તો વૈરાગ એનું ક્રમ છે ધર્મ ની પાળે તો એનું અંતઃકરણ શુદ્ધ થાય અંતઃકરણ શુદ્ધ થાય તો જ્ઞાન છે ટકે અને જ્ઞાન લાંબો વખત ટકે તો વિવેક છે એ ઉદય થાય વિવેક એટલે વૈરાગ વૈરાગ ને વિવેકમાં બે માં ફેર નથી વિવેક ઉદય થાય ખોટું છોડી દેવાની શક્તિ આવે અને સાચું ગ્રહણ કરવાની શક્તિ આવે એ વૈરાગ એટલે મહારાજે બેય કીધું ને વૈરાગ વૈરાગ્ય પ્રીતિ શ્રી કૃષ્ણ વસ્તુ છે ભગવાન ને અને ભગવાન શિવાય ઈતર ને છોડવાના એવું વૈરાગ્ય નું જગત ની વધારે છીટછીટ કરવી એટલું જ કેવળ વહી રહી નથી બે વાક શબ્દમાં બે વાના આવી જાય પૃથક ભાવે પૃથક થાય ક્યારે બે વાના હોય તો થાય એક કરતા વધારે હોય ત્યારે પૃથક કરણ કરવું પડે કે એક હોય તો પૃથક એટલે જગત છોડવાનું ભગવાન વિવેક નું સ્વરૂપ છે મહારાજ ની વ્યાખ્યા પ્રમાણે તો ભક્તિ છે વૈરાગ માં આવી ગયું નથી ભક્તિ ભક્તિ છે એ વૈરાગમાં આવી ગયું ભક્તિ છે એ તો કેવળ પ્રેમરૂપ છે એટલે એનો અર્થ એવો થાય કે જો આ પ્રમાણે ભક્તિને ઉત્પન્ન કરે એવો વૈરાગ હોય તો ભક્તિને ઉત્પન્ન કરે એવો વૈરાગ ન હોય તો એ સાચા સ્વરૂપમાં વૈરાગ ન ગણાય દેખાતો વૈરાગ જેવો તો ન ગણાય એટલો એનું ઓલું છે પણ એમાં વૈરાગમાં આવી ગઈ ભક્તિ એવું ન ગણાય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 વૈરાગ્ય વિના મનુષ્યમાં જ્ઞાની પણ સંભવે જ નહી જ્ઞાન પરિપક્વ થતું નથી વૈરાગ ન હોય રાગ જ્યાં સુધી પ્રવર્તે ત્યાં સુધી જ્ઞાન પ્રવર્તે નહી એની પ્રવર્તિમાં વિરોધ છે જ્ઞાનનું મૂળ છે ધર્મમાં જો ધર્મ પાળે તો એનું અંતઃકરણ શુદ્ધ થાય અને અંતઃકરણ શુદ્ધ થાય તો જ્ઞાન છે આપોઆપ પ્રવર્તે છે એને વાવવા જવું નથી પડતું જીવાત્માનો સહજ ધર્મ છે જ્ઞાન एट यवर्तवा देत दुराचार प्रवर्तवा देत ज्ञान ने यथार्थ यथा योग्य प्रवर्ति दे ज्ञान है सक्रिय दुराचार एट्लॉ बक्रिय थे गोला सक्रियता क्या हा काम आते मालिका અંદર પ્રવર્તે છે દુરાચાર એ અંદર પ્રવર્તે છે અને જ્ઞાન એ અંદર પ્રવર્તે છે એટલે જો ધર્મ સ્થિર થાય તો જ્ઞાન છે એ નિર્ભયપણે પ્રવર્તે પણ જો અવૈરાગ્ય આવી ગયો હોય રાગ આવી ગયો હોય તો પણ જ્ઞાન પાછું પ્રવર્તે નહીં હોય વૈરાગ જો ન હોય તો જ્ઞાન હોય એટલું ને એટલું હે એમ પડ્યું રે અકિંતિત કર્યું રે એટલે મહારાજ એવું કીધું કે જ્ઞાની છે તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે અને શાસ્ત્રે કયો એવો જે નિગ્રહ એનું કોઈ જોર ચાલતું નથી એનો અર્થ એવો છે કે વૈરાગ વિના જ્ઞાની છે જો હારવાર વૈરાગ પ્રવૃત્તિ હોય તો જ્ઞાની છે એ પોતાનો સ્વભાવ ટાળી શકે નથી એટલે ટાળી નથી એને વૈરાગ જ્ઞાન છે બહુ જબરું છે એમ વધારો છે બીજાને બીજાને હોતે થઈ રહેવું પડે એમ કે સપ્લાય કરીએ કે બીજાને સપ્લાય કરી શકતા હોય તો પોતાને માટે તો હોય એટલે એવું જ્ઞાન ઘણું છે એટલે બીજાને સપ્લાય કરવાની કેપેસિટી ધરાવે છે પણ વૈરાગ નથી એટલે પોતાના માટે કંઈક લાભ થતો નથી થવાની જરૂર નથી અનાદિ છે જ્ઞાન સંકોચિત થઈ ગયું છે ને એનો જે સ્વરૂપ બુદ્ધ ધર્મ છે ધર્મ બુદ્ધ જ્ઞાન છે એનો નાશ નથી થતો એટલે એનો સંકોચ થઈ જાય છે સંકોચ થઈ જાય છે એટલે એનો અર્થ એવો છે કે એને પ્લેટફોર્મ પ્રવૃત્તિ કરવાનું પ્લેટફોર્મ મળતું નથી મળવા દેતા નથી આપણે પછી બીજા કોઈ આપણે પોતે જ મળવા નથી દેતા એને પ્લેટફોર્મ જો એને પ્લેટફોર્મ મળે તો પ્લેટફોર્મ કોણ મળવાહી અને રાગ હોય દાખલા તરીકે ધર્મ હોય અને વૈરાગ ન હોય તો જ્ઞાન પ્રવૃત્તિ પ્રવર્ત રાગ તો છે ને અને એવી શક્યતા હોય ધર્મ પાળતા હોય ધર્મ પાળતા હોય અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ પણ રાગ હોય ધર્મમાં રહીને હોતે વિષય ભોગવાય છે ને એને તો વિષય કહેવાય અને ધર્મમાં રહીને જો વિષય નો ભોગવે અને ધર્મ મર્યાદા તોડીને જો વિષય ભોગવે તો એને તો એને પામર એટલે ધર્મમાં રહીને હોય તે વિષય ભોગવાય છે એટલે ધર્મની પ્રવૃત્તિ પેલા પછી જ્ઞાન ભક્તિ ની પ્રવૃત્તિ તંદુરસ્ત જો હોય તો એમ આમ થાય સીધી ભક્તિ પ્રવૃત્તિ જાય ને ઓલા બે પેડા રહે ભક્તિ ખતરનાક ભક્તિમાં લંબી સ્ત્રી દ્રવ્ય રસો પાપે પ્રવર્તમાન નો સ્વભાવ જ એવો છે જ્ઞાન એટલે હું જ્ઞાન એટલે હું જે પદાર્થ જે વાળવું ઈ વૈરાજ ની પ્રવૃત્તિ છે વિવેક એટલે વિવેક એ જ્ઞાન નું સ્વરૂપ જ છે એ પરિપક્વ થાય એટલે જ્ઞાન ગાય નું બચ્ચું નાનું હોય તો વાછડી કહેવાય અને મોટી હોય તો ગાય કેવાય દૂધ થઈ ગઈ હોય તો વરોળ કહેવાય દૂધ દેવા મળે એટલે ગાય કેવાય ત્યાં સુધી નાની વાત એટલે વૈરાગ નું જ્ઞાન નો ધર્મ ઈ છે કે જે પદાર્થ જેવો હોય એવું બતાવી દેવું એટલે ગીતાની પણ પોતાની સરખું કરે છે જાણે છે તો એ રાગ પ્રમાણે આચરણ કરે છે કારણ કે વૈરાગ નથી એટલે વૈરાગ નથી એટલે એને જ્ઞાનની ઓલી અધર્મ ની પ્રવૃત્તિ ને રોકી નથી તંદુરસ્ત માણસ હોય તો ઈ ગઢ પણ જોવે અને હોય તો મરી જાય કે બહુ રોગ થઈ ગયો હોય તો બીજું શું થાય એટલે ઈ રોગિષ્ટ જ્ઞાની છે એનું જ્ઞાન રોગિષ્ટ છે રોગિષ્ટ નહીં એનું જ્ઞાન છે ઠોકી બહેર્યું છે પોતે કે હું જ્ઞાની જાણી લીધું છે ગુરુ નથી થયું સીધું પોતાની નિર્ણય લઈ લીધું છે એટલે એ રોગિષ્ટ થઈ ગયું હોય પહેલેથી छोड़े तो है खातर ना खातर नहीं, नही जान कौ ग तो वैराग नंदुरस्त होना प्रोपर तो वैराग करे એટલે વૈરાગ કરે એવું જ્ઞાન હોય તો એ તંદુરસ્ત ગણાય અને ભક્તિમાં પ્રવેશ કરાવે એવો જો વૈરાગ હોય તો એ વૈરાગ તંદુરસ્ત કહેવાય નકરું જગતનું છીટ છીટ કરે એવો ખાલી વૈરાગ હોય તો માર્કેટ વેલ્યુ એની આવે જગતમાં એની વેલ્યુ થાય માર્કેટમાં બહુ વખણાય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 જ્ઞાન વૈરાગ સ્વરૂપ છે જ્ઞાન માંથી પરિપાક આવે એટલે વિવેક જાગે એમ વૈરાગ્ય અને વિવેક જાગે ને એમાંથી પાછું હાચા ને ગ્રહણ કરી લે વૈરાગ્ય ત્યાગની માત્ર વધારે છે અને ભક્તિમાં ગ્રહણ ની માત્ર વધારે વૈરાગ થઈ ગયો મૂળ તો જ્ઞાન નું સ્વરૂપ છે ભક્તિ છે એ જ્ઞાન નું સ્વરૂપ છે વેદનમ ધ્યાન વિશ્રાંતમ ધ્યાનમ શ્રાંતમ ધ્રુવા સાચ દ્રષ્ટિતપી હતી દ્રષ્ટિ ભક્તિત્વ રૂચ આ એનો ક્રમ વેદનમ ધ્યાન વિશ્રાંત બહુ જાદુ જાણે જ રાખો જાણે જ રાખો જાણે જ રાખો એકનું એક બહુ જાજુ જો એનો ક્રાઇટ ઓલું એરિયો જો વધી જાય તો બધું ઓલું ઓલું થઈ જાય અનેક ચિત્ર વિભ્રાંત અને એક જ માં ટોર્ચિંગ કરી રાખો ભગવાનની મૂર્તિમાં ભગવાનનો મહિમા હું ભગવાનનો મહિમા હું ભગવાનનો મહિમા હું ટોર્ચિંગ કરી રાખો એમને તો એ ધ્યાન વિશ્રાંતુ જાય અને નગર વિભ્રાંતિમાં વ્યુ જાય એટલે તમે કહો છો ને કે જ્ઞાન છે એ વૈરાગ ઉત્પન્ન કેમ ન કરે એટલે જો નોલેજ ઓરિયન્ટેડ થઈ જાય તો વિભ્રાંતિ થઈ જાય જાણીએ કે શું છે પછી બીજે પાસે થાય કે શું છે તો એને વિભ્રાંતિ થાય એને જ્ઞાન અને એક કેન્દ્રમાં ટોર્ચિંગ કરે રાખે વારંવાર આલોચન કરે રાખે ભગવાન હું ભગવાન હું ભગવાન ભગવાનનો મહિમા હું ભગવાનનો બીજા ગુણ હું એવું જ જો કરે રાખે આલોચન તો એ ધ્યાનમાં પરિણામ ધ્યાન વિશ્રાંત વિશ્રાંતિ છે જ્ઞાન ધ્રુવા સ્મૃતિ લાઈન થઈ જાય સાચે દ્રષ્ટિ આપી હતી પછી તેને બધી જગ્યાએ એ જ દેખાય એમ કે અહીંયા આમ હોય તો આમ થાય ને અહીંયા ભગવાન ભગવાન દેખાય અને ભક્તિ ભક્તિ ની લાઈન કરવા સેટ થાય ભક્તિ ને પકડે એટલે વૈરેગ છે ત્યાં સુધી નથી થતી ભગવદ ગીતામાં પ્રવર્તતા હોય અને આપણે પણ તેના સંપર્ક થી પાપમાર્ગમાં ખેચાઈ જઈએ ત્યારે આવા મનુષ્યનો સંગ સંસર્ગ સમાગમ ન કરવો વૈરાગ્ય વિના આપણે કીધું છે ભગવાન ની ભક્તિ માંથી કે ધર્મ માંથી પડી જવાતું હોય તો ન સાંભળ્યું એનો સત્સંગ ન કરવો અહીંયા ઈજ છે ને સત્સંગલું એમાં નેગેટિવ પાસું બતાવ્યું હતું ને પોઝિટિવ પાછું બહુ જ્ઞાનના કે મહિમાના જ્ઞાન એટલે મહિમા મહિમા નું અથવા મહિમાના બહુ બણગા ફૂકતા હોય પણ એનો અંદરનો જે આશય છે એ નબળો હોય તો સત્સંગ બહુ ન કરવા સત્સંગ પગે લાગવાનું પગે લાગવામાં તો ઓલું કરાય પણ સત્સંગ વૈરાગ્ય વિના ના મનુષ્યમાં જ્ઞાની પણ સંભવે જ નહીં આથી આવા જ્ઞાન આધારે અનુભવ્યુ તાત્પર્ય એ છે કે વૈરાગ વિના જ્ઞાન ને જ્ઞાન નું પ્રોટેકશન કોઈ ન કરે ધર્મ છે એને જે તે અવસ્થામાં જાળવી રાખે છે જો વૈરાગ હોય અને ધર્મ ન હોય તો મૂળિયા ઉખડી જાય ડાયળીઓ કોટા કાઢે એવું થાય મૂળિયા ઉખડી જાય અને દાયું કોટા અને જો ધર્મ હોય અને વૈરાયક ન હોય તો મૂળિયા મોટા થઈ જાય કોટો એ કે ન નીકળે આવી પરિસ્થિતિ થાય બીજું કઈ નહીં બહુ વધી જાય ક્યાંય ને ભોગે પણ કોટો નીકળે જ નહીં આવી જ્ઞાનની પરિસ્થિતિ છે એટલે ટકાડી રાખવા પડતા મૂળિયા હોય અને થોડા કોટા હોય તો ઝાડું સારું લાગે જ્ઞાન ના આધારે પાપમાં પ્રવર્તતા મનુષ્યોને પાપનું ફળ નરક ભોગવવું જ પડે છે અને તેમાં પણ આવા નબળા આશય તો અતિ દારૂણ ફળ ભોગવવું જ પડે અને તેથી એક જ્ઞાન નિષ્ઠોના પરમગુરુ અને અજગર વૃત્તિવાળા શ્રી દત્તાત્રિય મોક્ષ ધર્મમાં કહ્યું છે જે અચલિત મત રચ્યું સ્વધર્મા સ્થિર બુદ્ધિવાળા અને સ્વધર્મથી નહીં ડગેલા ઇત્યાદિ વાક્યમાં કહે કહ્યા પ્રમાણે કામ ક્રોધ અને લોભ આદિ અંતઃશત્રુઓને વશ થઈને સ્વચ્છંદી વર્તન કરવાવા કરવામાં આવે બ્રહ્મનિષ્ઠ વશિષ્ઠ જેવાને પણ તિર્ય યોનિમાં જન્મવું પડ્યું હતું અનેક પ્રકારના અનર્થ ભોગવવા પડ્યા હતા સ્મૃતિમાં કહ્યું છે કે ત્રૈશકો હરિશ્ચંદ્રો વિશ્વામિત્ર વશિષ્ઠયોમિતભુત્યુદ્ધમ પક્ષિણો બહુ વાર્ષિકમ સૌબરીએ પણ કહ્યું છે કે અંતર જલે વારીચર પ્રસંગાત પ્રચ્યાવિત બ્રહ્મચિરમ ઘોતમય ધ્રુતમ યત પાણીમાં અનભીષ્ટ જળચર માછલાઓના સંસર્ગથી મેં ચીરકાળ સુધી અખંડ ધારી રાખેલું મારું બ્રહ્મચર્ય વ્રત ખંડિત થઈ ગયું બીજી એક વાત છે એ છે કે જ્ઞાન નિષ્ઠાવાળાને બીજા ફળની જરૂર હોતી નથી છતાં પણ તેણે લોકસંગ્રહને માટે સત્કર્મનું આચરણ કરવું જોઈએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જ્ઞાની પુરુષે શાસ્ત્ર વિહિત કર્મોમાં આશક્તિ વાળાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા કરાવે જો સાચો અજ્ઞાની હોય તો એને એમ કરવું જોઈએ પોતે શાસ્ત્રની મર્યાદાને પૂરી પાડવી આપણે કઈ વાંધો નહીં બીજા શ્રેષ્ઠ દેવેતરો જણાવ કરે છે ત્યારે બીજા લોકો શ્રેષ્ઠ પુરુષ જે જેના જેવું કરે છે લોકો મહાપુરુષ જેવું જેવું આચરણ કરે છે ત્યારે બીજા લોકો તેનું અનુકરણ કરવા લાગે છે ऋषभ रुश, ही प्रमाण कारण साधारण तो श्रेष्ठ पुरुष रूप कर क्या रहे अने जो भक्ति ज्ञानी ओथ में अधर्म नु आचरण करे तो ब्रह्मधाम प्राप्ति नाप्तिज न कठोपनिषद वगैरह में कहे कि Na na nevam ne koi છોડાવીના શાસ્ત્રજન્ય જ્ઞાન થી જ પરમાત્માને કોઈ પામી શકતો નથી thi na... શરૂઆત દુષ્ચરિતા પ્રશાંતુ પ્રશાંત ધર્મિષ્ઠ થઈ ગયો એટલે દુશ્ચરિત વિરામ પામી ગયો પણ એનું હજી લોક માં અને ભોગ માં મન તો ભ્રમણ કરે એટલે અપ્રશાંત માનસ એનું મન છે ઠેકાણે રાખવું પડે એકાગ્ર જ્યાં સુધી ન થયો હોય બીજા વિષય થી લાલસા જ્યાં સુધી રાગ ન ગયો હોય અને આચરણ છે એનો કંટ્રોલ એને ન કર્યો ત્યાં સુધી ના વિરતો અવિરતા ના વિરતો દુશ્ચરિતા ના શાંતો ના સમાહિત ના શાંત મનસો વાપી પ્રજ્ઞાને છોડ્યા વિના શાસ્ત્રજન્ય જ્ઞાન થી જ પરમાત્માને કોઈ પામી શકતો નથી શાંતિ રહીત અશાંત મન અને અજિતેન્દ્રિય પુરુષ પણ પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી येषां तपो ब्रह्मचर्यं येषु सत्यं प्रतिष्ठितं तेषां मसो विरजो ब्रह्मलोको न येषु जिम्मम अनृतम च माया जनाय येषु जीहम अनृतम च माया माया जाय आట్లా હોય આ બધાય હોય ત્યાં હોતે ને વિરજો બ્રહ્મલોકો ના એને નિર્મળ બ્રહ્મલોક મળે નહીં કુટિલતા સરળતા નહી કુટિલતા હોય ત્યાં સુધી અને માયા ચનૃતમ એટલે ખોટું અને માયા એટલે કુળ કપટા બધું માયા ભાવ બધા ત્યાં સુધી વીરજો બ્રહ્મલોકો तपो ब्रह्मचर्यम एशू ब्रह्मलोको च माया जपयू छे ब्रह्मचर्य छे, सत्य छे, ब्रह्मलोक मले छे कुटिलता मेमनालता असत्य माया નથી અને માયા નથી મુક ઉપનિષદમાં કહ્યું છે કે આત્મક્રિડ આત્મરતી ક્રિયાવાન એ બ્રહ્મ વિદામ આત્મ સ્વરૂપમાં રમનારો અને આત્મા માં જ પ્રીતિ વાળો અને ક્રિયાવાન છે બી હારું હાર જ છે બીજા કરતા જગત કરતા એમ પણ બ્રહ્મવિદામ વરિષ્ઠ આ એમાં પણ પુરુણા ભીષ્મ શ્રેષ્ઠ કૌરવમાં કોઈ નહિ એવી રીતે કૃષ્ણ કૃષ્ણવતારાણા ખંડન યત્રાસ્ત્ર માનવા અને ન સાંભળવા પાપી પાખંડી વગેરે ના સંઘનો નિષેધ કર્યો હવે અસત શાસ્ત્રો ના નિષેધ કરે છે માણસો નિષેધ કર્યો હવે શાસ્ત્રો નો હતો આવા માણસોનો સંગ ન કરવો તો માણસોના જેટલા જ પણ શાસ્ત્ર પણ આપણા મગજમાં પ્રવર્તતા હોય એટલે એવા શાસ્ત્રોનો પણ નિષેધ કરે છે માણસો હામિયાલીને આવે ને આપણે આપણે હામિયાલીને જવું પડે શાસ્ત્રમાં એટલો ફેર પણ પ્રવૃત્તિ એની ઘણી દેખાય એટલા માટે આને બીજા લીધા માણસો તો આપણને આપડે એ તો હવા માં વેલા ઉઠી વળગવું પડે ભાઈ આમાં તો વળી કેવું હોય તો ગે ન હોય તો ન માણસો તો આપડે હું તગાડી હોય ગયા બંધણું બાંધ્યું હોય છોડી ગયા જાગો આવે એમ વેલું તો આપણે આ જગાડે ન હોય તો આલો બે હેઠળ માં હું વહેલું હોય બધું વહેલું અગિયાર વાગે સંઘનો નિષેધ કરે છે સરકૃષ્ણ પરમ બ્રહ્મ એમ આગળ જેમના સ્વરૂપનું વર્ણન કર્યું છે એવા સર્વ કારણ પણ કારણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન અને કૃષ્ણ શબ્દ ની પ્રવૃત્તિ અનાદિ નારાયણ માં શ્રી કૃષ્ણ અને કૃષ્ણ અવતાર આ કૃષ્ણ શબ્દ લખ્યો છે એ વસુદેવ ને દેવકીજીના પુત્ર એવા છે શ્રી કૃષ્ણ ભગવાન એનો નિર્દેશક નથી એવું કેમ ખબર પડે તો શ્રી કૃષ્ણ ભગવાન છે એ અવતાર જ છે બીજું કઈ અવતાર એટલે એનો અર્થ એવો છે કે કૃષ્ણ શબ્દ નારાયણ નારાયણ માં પ્રયોગ થયો છે નારાયણ અને એના અવતારો ખંડિત કેવાનું એમ છે કૃષ્ણ કૃષ્ણ આવતા રાણા અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાન હોય આવી જ ગયા તો પછી વળી બીજી વાર શું કરો કૃષ્ણ કૃષ્ણ આવતા બીજી વાર કૃષ્ણ શબ્દ શું કરો ને એટલે એનો અર્થ એવો છે કૃષ્ણ શબ્દ છે એનાથી એક કારણ તત્વ છે એને માટે પ્રયોજાયેલો છે એટલે એ અનાદિ તત્વ અને એના જે કૃષ્ણાધિક અવતારો એનું ખંડન ક્યાંય કરતા હોય તો ન માનવું એ મારે એના અવતાર તો છે નઈ ન માન્ય ની કદાર નારાયણ અને એના કૃષ્ણાધિક અવતાર સ્વરૂપનું વર્ણન કર્યું છે એવા સર્વ કારણ ના પણ કારણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન અને ભૂમિ ઉપર ધર્મની રક્ષા અને સાધુ પરિત્રાણ સંકલ્પ કરીને પ્રગટ થયેલા રામ કૃષ્ણ અને વરાહાદિક જે ભગવાનના અવતાર તેમની જે વિભૂતિઓનું પણ શાસ્ત્રોમાં યુક્તિએ કરીને ખંડન કર્યું હોય છે તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા તે યુક્તિઓ આ પ્રમાણે કહેતા હોય છે જેમ કે કોઈ સર્વેશ્વર નથી ભલે જેમ કે કોઈ સર્વેશ્વર નથી ભલે કોઈ સર્વેશ્વર હોય તો પણ તે શ્રી કૃષ્ણ તો નથી જ कदाच श्री कृष्ण सर्वेश्वर हो सर्वे ईश्वरीय आ रीते कृष्ण भगवान नीभूति खंडन ते वो करता हो रीतने વળી આ પ્રમાણે તેના અવતારોનું ખંડન પણ કરતા હોય છે જેમ કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ક્યારેય અવતાર લેતા નથી કદાચ પરબ્રહ્મ પરમેશ્વર શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરે તો પણ માઈક રૂપે જ તે અવતરે છે આ રીતે અવતારો ખંડન કરે છે તેમાં શ્રી કૃષ્ણ ભગવાનના સર્વેશ્વર પણ અવતારનું ખંડન થઈ બઉ ઊંચી કેટેગરીમાં લઈ જાય એવું ક્યાં હોય પાર્થ ને કહો ચડાવે બાણ એમ બધું નોવેલું છે ને એ પોતે લખી હોય એને એક કેટેગરી માંથી હેઠા ઉતારી બહુ સારા માણા ચિતર્યા હોય કલ્પના નો આવે એવા માણા ચિતર્યા હોય અવતારમાં ન રહ્યા ને એટલે એટલે એવું ન માનવું વાંચવું નહિ પાર્થ કહો ચડાવે કૃષ્ણ અવતાર મારી દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણ વળી આ પ્રમાણે તેના અવતારોનું ખંડન કરતા હોય છે જેમ કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ક્યારેય અવતાર લેતા નથી કદાચ પરબ્રહ્મ પરમેશ્વર શ્રીકૃષ્ણ અવતાર ધારણ કરે તો પણ મા અવતરે છે તેમાં સર્વ પ્રથમ ચાર વાકો છે તે બધા આ જગતને નિરીશ્વર કહે છે चारवा को जे माने छे, तेनो निर्देश भगवदगीता है कि असत्यम ते, ते जगदाहुरश्वरम अपरस्पर संभूतम कि मन काम हेतुकम जगत आश्रयरहित सर्वथा असत्य वगर ईश्वरे आपोप आप केवल स्त्री पुरुष न संयोग उपजू मे केवल कामजा मूल कारण है એના સિવાય બીજું છે કે કર્મે કરીને પુરુષ ના સંસર્ગ થી ત્રિગુણાત્મક પ્રધાનમક શોભ થાય છે અને તે પછી સ્વાભાવિક રીતે અનેક પ્રકારે પરિણમીને આ જગત થયું છે પ્રકૃતિ જય નો કર્મ ને એનો સ્ટેપ છે ભગવાન છે કર્મ છે કર્મ કરતા પ્રકૃતિ છે વધારે પછી વાળી એમ કે પ્રકૃતિ કરતા ભગવાન છે પણ એ આવા છે આકાર વિના છે અને તે પછી સ્વાભાવિક રીતે જ અનેક પ્રકારે પરિણમીને આ જગત થયું છે તેમાં આ જગતને કોઈ સર્વેશ્વર જરૂર રહેતી નથી ચારવાક જૈન અને કાપી આ બધા સર્વ કરતા પરમેશ્વર અને તેના અવતારોના વિરોધી સર્વ જગત કર્યાપાર વર્જન બીજા બધા એના જો સાધર મહિના પામે તો પણ જગત કરતૃત્વ નથી એમ જગત કરતૃત્વ એ ભગવાન નું અસાધારણ લક્ષણ છે એનું ખંડન કરે તો પણ એ ભગવાનનું ખંડન થઈ ગયું કહેવાય બધા એમાં બધા ઐશ્વર્યો નું ખંડન થઈ ગયું કે ઓટોમેટિક ચારવાક જૈન અને કાપીલો આ બધા સર્વ કરતા પરમેશ્વર અને તેમના અવતારોના વિરોધી એક બાપના દીકરા છે આ બધાના ઈશ્વરનું ખંડન કરવાના પ્રકારો અને તેમાં કહેવાતી યુક્તિઓ વગેરેથી ભરેલા શાસ્ત્રો ન માનવા ચારવાક આદિના કલ્પિત શાસ્ત્રોને માનવાથી उपपातक पाप लगे लगेवल कहे शास्त्राधि असत शास्त्राधिगमना गमन माकरेश अधिकारिता भारियाया विक्रयचेषा મેનેજર થયા વેચાણ કર્યું ચારવા કાદી અસત શાસ્ત્ર નું અધ્યયન જ્ઞાન सोना आदि खाणिकारी पत्नी ने वे प्रत्येक कहवाण में कहूँ वेदा न जनादन तंत्राणी धर्मशास्त्राणी तेसाम वाक्य विवर्जये जेना मूल कारण में वेद ब्राह्मणों सर्वेश्वर भगवान न हो आवा शास्त्रों वचन मानवा नहीं સાંખ્ય મત છે તે તત્વો સમજાવે છે પરંતુ સાંખ્ય બે પ્રકાર નું છે નિરીશ્વર સાંખ્ય અને એક શેષવર સાંખ્ય ભાગવતમાં જે આપ્યું છે એ શેષવર સાંખ કપિલ ભગવાન ઉપદેશ આપ્યો છે કારણ કે એમાં ભક્તિનું વર્ણન હોતું છે અને કોઈ કોઈ જગ્યા એ નિરી હોય છે એવું નીકળે છે કે નિરીશ્વર સાંખ્ય છે કપિલ ભગવાન તો શેશ્વર સાંખ્ય પ્રવર્તયુ છે પણ બીજા પાછલા માણસો એ નિરીખ્ય પ્રવર્તાયું છે તેથી તે વેદાંત થી વિરુદ્ધ છે અને આદરથી સ્વીકારવા યોગ્ય નથી ભગવાન બાદરાયણ વ્યાસે આ સાંખ્ય મતના ખંડન ખાસ કરીને શારીરિક મીમાનસા માં બ્રહ્મસૂત્રોમાં કર્યું છે બઉ જબરૂ સ્વામી મહારાજ જય